સત્સંગ થાય છે એમાં કે બીજામાં દાદા આવું આવું બધું બધું બોલે થાય કે દાદા આવું ન બોલતા હોય તો વધારે સારું જેથી કરીને એ લોકો એના પ્રત્યે વધારે ગણે थी, माल दादा। ये आपने, आपने थे। ना के एक अभिमानी कहते <laughs> <दादा। laughs> <दादा। laughs> तो पकड़ा नहीं दादा तो दुनिया में એક જ વખત એક જાય છે બીજા બધા બુદ્ધિ તારી ખલાસ થઈ જાય મારા ઘર જોડે જાય તારી બુિ ખરાબ થઇ જાય બુ થાય બુદ્ધિ ખરાબ થઇ નીગ્રેડ થઇ જાય એટલે એ કો મારી બુદ્ધિ સરસ થઇ ગઈ છે કે રજનીશી પણ એમ કે ભગવાન છું એ તો બરોબર એ તો બુદ્ધિ સારી માં એટલે બધી બોલે એટલે અમારું બંધન ના હોય એટલે હે ફાગે તે બોલે એને માટે વાંધો પછી દાદા હંસાબે એમ પૂછે છે તમે એમ કહો છો ને એક કલાક માં બધા તો પછી ના પુણ્ય ને પાપ બેવું ભસ્મીભૂત થઈ જાય તો પછી શું થવું બધા શું રહ્યું આ તમારું જેટલું પુણ્ય ને પાપ છે તે બરોબર રૂપે થયેલું છે એટલું રહ્યું એટલા ત્રણ પ્રકારના કર્મો ની વાત સમજાવ્યો આ બરફ વાળું છું એ સમજાવ્યું નહી કે બરફ વાળા કર્મો બધા જે પુણ્યને પાપ રૂપ ને ભેગો થઈને કર્મો કેવાય કર્મ ભીત થઈ જાય પુણ્ય વરાળ રૂપે હોય તેને પાણી રૂપે હોય તે બરફ રૂપે જે ધ્વામી ગયો હોય ફળ આપવા તૈયાર થઇ ગયો હોય તે ના ભીભૂત થાય એટલે પછી ફળ આપવાના તૈયાર હોય એટલા જ બાકી રહ્યો બચતી ના રહ્યો એટલે જાગૃતિ ચૌનભાઈ નું કેવાનું એમ છે કે પેલા એમની સમજ એવી હતી કે આ કર્મો કે જે ચીકડા કર્મો છે એ નિકાસિત કહો એ ફળ આપવા માટે કહીએ હા હવે આપે એમને જે કરવું ને ફળ હવે જેને મોક્ષી થવું તેને આવું જોવાનું નથી મોક્ષી જોયું તેને દાદા ની અભિભાવે લોકો આવે છે બી ના આવે ને આપડે તો ધોઈ જે વાંકું છે તેની ગોંત ગયો તારે પછી ના બોલે બોલતો હોય ને પરિચય થાય ના બોલે પણ પરિચય થવા જેવું ટકવું જોઈએ પરિચય થાય ત્યાં સુધી મોટા બધા થાય એના કરતો સંસાર બઉ સીધા હોય દારો કામ જ કર્યા કરતા બધા હા એના કરતા વધારે સીધા એને તો એમ લાગે હું બહુ ફેરો બઉ ફેરો બઉ ફેરો જોયું તારે એટલે રામજીભાઈ અને તમારી પાસે એક શબ્દ સાંભળ્યો એ શબ્દ મને એટલું બધું પાપ લાગી ગયો કે શંકા રાખવા જેવી કોઈ પસંદ છે જ નહીં એવું સાંભળ્યું દુઃખ જતું રહ્યું કે એટલે હવે કેસો વારે આ પ્રવાહ નો આ ઊંધા પ્રવાહ ને એક પાછો વારે સીટું વસ્ત્ર બંધાય કહ્યું અહિયા આ વખતે જે જ કઈક પરિણામ પામશે હાર જણ ને નવા ના બીજું બે ચાર છે નહીં બીજી નહીં ઉતરવું ભગવાને તો કહ્યું હતું કે આ અનાથી પ્રવાહ ઊા રહ્યો છે એમાંથી એક જ પાછો વાર છે પણ લોકો શું કે કઈ તાર્યા મોક્ષ માટે આ બધું છે ખોટા છે અમારા બાપ દાદા એ છે ખોટું જ કે છે તમે આ બાજુ કહેવા તમને તમે અમને દાદા ભગવાન આવા દાદા બહુ મલ કે છે એટલે પાછી ફરી જાય પાછું બેન કે છે કે આપડે આપણું જોવું કયું તો કે આપડે સાથ એટલે પોતાના આત્મા માટે કરે એ તથું મોટો પરમાત્મ છે આ તો પારકા માટે જ છે ધણી કર્યા છોકરા ઘરે બધું પારકા સારું સાથ એટલે પોતાના આત્મા માટે કરે એ સાચું સાથ आपे पारका क्यूतकल्ट आप कर भोगवा निर्गत आप छोर कहे पर श्राथ क्यू कि आप आग मोकली दीद कह આગળ કોમ લાગે નહી જે થાય છે બીજી સત્તા નું ધાર્યું થાય છે આ તો આપડે એની ઉપર ઇગવાઈઝિંગ કરી ખાલી એટલે એવું કશું ડરવાની જરૂર નથી આપણું ધાર્યું ચિંતિત માત્ર ના થાય આ તો બધું કરું છું બીજી પર વિકલ્પો કરવાની ફળ થઈ જાય એ પાછો જાય તે સત્તા છે અહીંયા આવે તે પર સત્તા શું છે બરોબર પોતાનું આત્મા સંબંધિત કરવો આપડો ભાવ આત્મા સંબંધી શ્વાસ માં હોવો જોઈએ આખો દડો અને આ તો તારા જ કરે છે એપન થઈ રહ્યું છે બીજું બધું બેન કે છે કે મારે એમની જોડે દરરોજ પ્રાર્થ અને પુરુષાર્થ નો બહુ સમજણ માટે ઝઘડો થાય એ કે છે કે પુરુષાર્થ જોઈએ ત્યાં વખત કશું થાય જ નહીં એટલે એમાં બંને નથી પ્રેવ જાણતા નથી અને આખા હિન્દુસ્તાન માં કોઈ જાણ નથી આખી દુનિયા માં કોઈ જાણ નથી એનું બીકાર થશે નજીક આવ અને ઘણો ઉપર થઈ જશે તમે જે પુસ્તક ઘણું છે નથી જાણતા અમે ઉકેલાઈ જાય પછી પુરસ્કાર સમજો તો એ મને કહો કોઈ મારે ઈજા સમજાવી પુરુષાર્થ એટલે આપડે કઈ કામ કરીએ કોઈ રહ્યો પુરછાર્થ નહીં રહ્યો પુરછાર્થ નહી દાદા કે તમે જે સમજતા હોય બીજું બીજી પરેશાનો લખાયું છે લખ માં લખાયેલું છે માટે તો કઈ વાંધો ઠીક છે બોલવા નવું ટકા પુરસાદ નવાનું ટકા પુરછો ટકો પુરસાદ થશે પુરસાદ હું કહું છું એક તમે અહીંયા આવ્યો તે પુરસાદ કરી નઈ જવાય પણ હોય બધું બધું તો પણ હોય કારણ કે અંદર ને અંદર ની ત્રણ દાડા સરકમના પૂરતા પુરુષાર્થ ને જોયો નથી એવું એક પણ પુરસ્થ જોયો મને કહો આમે પુરસાદ જોયો હતો અત્યારે છોકરે કઈ ભૂલ કરી હોય અને પછી એક બે દોલ મારી દીધી પછી ढोल मार्भना પ્રયોગ છે શું છે સમજી ગયા છો તો પછી તમારે સત્તામાં છે ઈટ હેપન ઠંડા જણાવમાં છે ઈટ હેપન ભૂખ લાગવાનું આ સત્તામાં છે ભૂખ કંટ્રોલ ડાયરેક્ટિંગ કરવો તો એ નથી થતું કંટ્રોલ કર્યા વગર જવા દીધું અહંકાર થયો ને અહંકાર પુરસાદ અહંકાર અહંકાર પુરસાદ એક અહંકાર નો પુરસાર્થ સાચો પુરસાદ પુરુષ થયા પછી આ તો પ્રકૃતિ નજુ થાય કે એટલે લેવો પડે ને સત્તા તો નથી પણ કે કોઈ કે એટલે લેવો પડે ને સત્તા એમ નહી પણ કે લેવો પડે ને અંદર જાય આપડે લેતા નથી અંદર ખેંચે કેવી છે ગોઠવણી નહી તો રાતે બંધ થઈ જાય રાસ નો લીધા રાતે બંધ થઇ જાય અને આપણે ઊંડા શ્વાસ લઈએ તો એટલા ભાગે પુરુષાદ કેવાય તો નૈમિત છે આપડે નહીં ઊંડા શ્વાસ લેવાના છે તે રાખું છું કે મને રાગ મળ્યા કે થાય અજ્ઞાન માં એમાં વ્યક્તિઓ એ તેગેલી તને અજ્ઞાનમાં જો સામ એટી કેડી વસો બ્રેકડાઉન બ્રેકડાઉન થઈ ગેલિસ મે બ્રેકડાઉન થઈ ગય હોય રે બે ને હર ચોક તબોજ જે અજ્ઞાનમાં અજ્ઞાન મારક તો તબોજ ચોપગદે છોગા રદ છે તબોજ ને હર ચોક કદા વજ હરતો હોય એટલે મારું ભરાનું સમજાય નહીં હું એમ કે દાદા મેં એમ કીધું કે તો સમજિને ઘરે રાતમે હું માયના તે વસ્તુ જુદી છે ઘણા ને જમ થી મોહ અમુક વસ્તુ ઓછી હોય ને મોટી ગયેલો હોય ગયેલો સંજોગો ને લઈને એનો વાત નહીં મોહ મોહોવા એમેજે વાત છે સંજોગોને લેને નથી એ કહે છે કે મને સાખ છે સંજોગો તો બહુ સારા છે ખરાબ નથી કોઈ સંજોગ નહી થાય એ હોય સંજોગોને પૈસા નહી પૈસા નહી સંજોગો બીજા હોય જે વિતિત હોય એટલે માનો કે બેટા આ વસ્તુ સારી રીતે થઈ છે તો ઉપર એ પ્રકૃતિ પરચબ નહી એટલે ભલે આપ તમામ જે સારી વિકારોના પ્રાપ્ત તમામ જે પ્રાણ છે એટલે મને ઇચ્છક નથી એટલે એટલે કોઈ પણ વસ્તુ થાય એ સારી થાય પછી ખરાબ થાય તો મારું મન ડિસ્ટર્બન્સ થતું કે ખરાબ થયું કે સારું થયું ઈટ હેપન્સ ના થાય એટલે ચિંતા ના થાય ચિંતા થઈ છે એમ ચિંતા બે ત્રણ વર્ષ થી ચિંતા થતી નથી સમજણ એવી છે કેવી રીતે લાગી ખબર નથી પણ સમજણ છે મને તમારે લોકોને એમ કેવું ગાડીએ ચલાવો પછી માનતા હોય પછી એનો આ સેટ થયો જે પરિસ્થિતિ સામે આવે એને એક્સેપ્ટ કરો આવે ને ગાડીઓ વાળા શું કેવું બંધા કે ના ચલાવજો ઉગાડી વાત ચલાવો અને દ્રાવસ્થાપૂર્વક ચલાવો અને પતિ અથડાય છે થવાનું હોય થયું થવાનું ઘણી વાર આપણે ક્રોધ કરીએ અને અંદર પસ્તાઓ થાય પણ પાછું અંદર એક બીજું બહુ ઉભું થઈ જાય ના પત્તા વાગે વકીલ કે વકીલ પોતે કેટલા ગુના બા નીકળે ત્રણે ત્રણ પોતે ત્રણે ત્રણ પોતે જો જજ આરોપી બે ને તો કબૂલ કરી જાય આ તો વકીલ કે છે બધે એનું નામ સાંભળ્યું છે આપડે रकी रात ना करव करव थे, एक थे के સમજાવત માં પ્રારંભ હોય છે હોય જ પણ એ તો ન ને ને પ્રારંભ ના આધારે જન્મ્યા આ ભય પુરુષાર્થ હોય શું પોતે છે માટે છે માટે આપડે જન્મ્યા પ્રાર્થના હોત તો એમાં એવું થયું ને કે પ્રારંભમાં છે એટલે એટલે એનો અર્થ એ જ થયો પ્રારંભ છે એટલે કુટાથ છે ના એ પ્રાર્થ છે કુટરાત છે પણ એ પુરસ્થ છે તો અંતારંભ છે એટલે જે ક્વોઝિસ થયેલા ક્વોજી પુરસાદ હતો તેનો પાછું ઇફેક્ટ થાય છે પુરસાદ નો ફળ છે એટલે પુરુષ નો ફળ ઇફેક્ટ છે બરોબર છે પણ ઇફેક્ટમાં કોઝિસ નથી દાદા આપડે ઇફેક્ટ તો ડિસ્ચાર્જ માં છે અત્યારે આપડો નવા કોઝ ના પડવા દેવાનો એને આપણે પુરસ્થ કરીએ છીએ દાદા ની પાસે નહી જવાનું તો આપડે બરાબર પ્રશ્ન દાદા આપે બરાબર પૂછો કે આપણા હાથમાં છે કે એ બી પ્રારંભમાં પુરુષ સાહેબ છે પુરુષ સાહેબ છે પણ એવી ઇફેક્ટ આવી કે દાદા પાસે ન જવું મનમાં આવે કે નહી મારે જવું છે નથી જોવું એવું આવ્યું એમ કીધું તો હું એને એક વખત સમજાવવાની મહેનત કરું તમે ના સમજે તો ન સમજે એમ નઈ પછી નિશ્ચય નો પ્રશ્ન સમજાવું કે ના દાદા પાસે એ નથી ના લખ્યું કોક ભાઈ એવું ના થાય બધા જો આ ના કે રે ને કે બાર નથી પડવું એવું કઈ ને આવે તો ઘણા નીકૃતિના હાથમાં નથી બરાબર કારણ કે એને પ્રકૃતિ પકડી શકતી નથી જયારે હું અંદર જઉં છું ત્યારે હવે આ બહારનું જે કાર્ય છે મારે દાદા ને ત્યાં જવું છે આપવું છે એ તો બધું પ્રકૃતિ નો હું પકડાય છે પુરસાદ છે એમાં ના પણ હવે દાદા દાખલા તરીકે તમે અમારા ભાવ તો કાઢી નાખ્યા નહીં એ ભાવ કાઢી એ ભાવ નહીં ભાવ તો ઉડી ગયા હું તો ભાવ કરું હવે મારા નિશ્ચય રહ્યો ને એવું આવ્યો કે દાદા પાસે નથી જવું જોયા કુ શું આપણે શું રાખવાનું કેવું છે મારે જવું છે આપડે જવું જ છે એ નિશ્ચય હોવો જોઈએ નિરંતર ન જવાય એ વસ્તુ જુદી છે એ માત્ર છે અંતરાય કમ છે પછી નિશ્ચય અરે પાંચ આજ્ઞા બું કામ આ તો એ સિવાય બીજા સરપ્લ પાંચ આગનામાં જો હોય પૂર્ણ આ પાંચ આગના આપડી જે છે એ હંડ્રેડ હંડ્રેડ પર નજુ દાદા હોવાનું બહુ વાર લાગે પણ વસ્તુસ્થિતિમાં પાંચ આજ્ઞા પૂરેપૂરી આવે પણ હજુ એની બીજી પ્રેક્ટિસ બહુ કાચી છે એ બરાબર છે કબૂલ એ કે છે કે હંડ્રેડ પર્સન્ટ આગળ ના પાડી શકાય ખબર છે એ વાત ખરી પણ જો પાડી શકાય હન્ડ્રેડ હંડ્રેડ તો એ દાદા જ છે દાદા છે પણ જોડે જોડે हाल ना जोलीड पर चंदुलाल को बोला हंड्रेड परसेंट नहीं था सा हंड्रेड परसेंट नही थी नहीं रोज હોય કોઈ હંડ્રેડ પર્સન્ટ કોઈ ન હોય પણ સારી રીતે આપણે હન્ડ્રેડ પર્સન્ટ પ્રયત્ન કરીએ અને સારી રીતે આપણે જાગૃતિ હોય આપણે દેખાતું હોય કે આ લીના અલી ગયું લીનાબેન અભિમાન આવ્યું ઉભું થયું તો તરત પોતાને દેખાય કે આ તેજ ઘડી દેખાય કેવાય પૂરું ના કેવાય ગુણાવી ના દાદા ને તો અભિમાન આવે તો શું કરવું ગુસ્સો આવ્યો રાગ આવ્યો જોઈએ જોતા આવડે વાંધો નથી જોતા આવડવું અને જોતી બધા હલી જાય તો કે ભાગમાં જ મને વાર સમય થી પહેલે નહીં મિલને વાસી ચીજ હૈ તો જ્ઞાન समय से पहले नहीं मिलेगा अगर और भाग में अगर ज्ञान मिलने वाला नहीं है तो ज्ञान भी नहीं मिलेगा ये कहां तक सत्य है।, है सब बात खोटी है सब बातें ही खोटी है क्या सत्य है पूछो अब सत्य क्या, क्या है तो फिर सच्चे क्या है ऐसी बात हो भाई तो आपने गाड़ी वाले को ऐसा बोलना चाहिए जो होने वाला है, हो जाएगा तुम आखे बन के गाड़ी चलाओ होने वाला है इसमें कोई फेरफार नहीं होने वाला आखे बंद के गाड़ी चलाओ ऐसी सच्ची बात नहीं है नहीं होने वाला क्या बात सच्ची क्या है कि तुम आखे खोल के गाड़ी चलाओ और सावत रह के गाड़ी चलाओ जो हो गया वो होने वाला, वो होने वाला था कैसी बात होना ऐसा गप्पा लगा खरादी से दुनिया की खराबी हो गई नहीं इससे सच्ची बात होना चाहिए आँख खोली रख के सावत रह के चलो, चलाओ चलाओ गाड़ी और फिर हो गया एक्सीडेंट हो તો ફર હોય થી ઝગડા મતને કંઈ માં જેટલું મળવાનું છે એટલું જ મળશે નહીં મળશે અને એક સમય મળવાનું છે બાટી હેઠળ ગલત બાત હોય ગલત બાત પિચલી સાર મે જ્ઞાન લીધા ગુજરાતી લેંગ્વેજમાં બોલે પૂરેપૂરી દિન આયો હોતા એક દાદાજી બોલામ આત્મા જેવું કઈ દેખાયું નહિ પ્રકાશ કઈ દેખાયું નહિ પ્રકાશ વધતો જ નથી આત્માનો આત્માનો કોઈ પ્રકાશ જ નથી તલાસ કરો ક્યાં જ કુદ લાઈટ તો દેખાતા નહિ કોઈ એ નહીં હોતા અનુભવ સમજો ને ये अनुभव लाइट ही नहीं है सब गलत खोजता है सब लोग परम ज्योति बोला इसका आत्मा का लाइट आदमी क्या मसा ऐसी ट्यूबलाइट की, जैसी हो, जाएगी। की जैसी हो जाएगी ये सूर्य की जैसी हो जाएगी ऐसी लाइट ही नहीं ज्ञान होने के बाद ક્ષમતા હોય ચીજ થી દુઃખ નહીં હોય કિસી ખુશી નહીં ચાલે ક્ષમતા હોય નહીં અગર ધ્યાન હોય ચીજ ખરાબ હોય અચ્છી તો ક્ષમતા રહે ખરાબ થાય નહી નહી આપી તો અભી આપણે આની હા ખ્યાલમાં બિલકુલ ખ્યાલ નહીં शुरू में दस पंद्रह दिन किया उसके बाद कुछ नहीं हुआ प्रोटेक्शन है तो इसे फिर आत्मा फल देकर आधा दिन देता है और समाधि कभी जाती ही नहीं कभी समाधि नहीं जाती उपाधि में समाधि फिर कही बार दोबारा ज्ञान दे चार पाँच आदमी दुबारा दिया और हिन्दुस्तान में जो समाधि चलती है वो सच्ची समाधि नहीं है ये लौकिक समाधि है क्या हिन्दुस्तान में कोई आदमी कहने समाधि देखा है समाधि करता है वो सच्ची समाधि है ही नहीं लौकिक है नहीं? आपने कैसी समाधि आप ही समझना कैसा है समाधि कैसी होती है समाधि समाधि ध्यान में बैठे रहें या और यही चीज है ધ્યાન મે <laughs> સમાધિ નહી સમાધિ નિરંતર જાગૃત સ્થિતિમાં હોતી નહીં નિરંતર જાગૃત સ્થિતિમાં ખુલ્લી આખ થી બાતચીત કરવા થી સહજ સમાધિ બોલતા સહજ સમાધિ સમાધિ નહીં હેન્ડલ માર કે બના સમજી નહીં હાથ દુખતા હોય પવન લગતા એક બધ કર કે સમાધિ ક્યા સમાધિ એકાગ્રતા એકાગ્રતા એકાગ્રતા છે મેં એમને કહું કે ચૌદ નથી એમાં અધ્યાત્મા નથી અધ્યાત્મ નહીં અધ્યાત્મ નહીં હોત ધ્યાત્મ એ રજની સમાધ્યાત્મી કે અધ્યાત્મ કા અર્થ ક્યાં હૈ આત્મા સન્મુખ હુઆું નામ અધ્યાત્મ જો આત્મા સન્મુખ બનાતા હૈ અધ્યાત્મ જો आत्मा को सन्मुख बनाता है नहीं, वो तो वो बुद्धि का प्रदर्शन है और लैंग्वेज का प्रदर्शन है इसने अध्यात्मा नहीं है मैं पूछती है कि आत्मा के सन्मुख बनाते हैं यानी क्या हाँ जो आ, संसार को विमुख करता है और आत्मा को सन्मुख करता है वो अध्यात्मा संसार में विमुख करता है અધ્યાત્મ કુસ્તક અધ્યાત્મ તો બડી ચીજ પુસ્તક કોણ અધ્યાત્મ ગીતા હૈયાત્મ પુસ્તક ભાગવત ભી હૈનો કા પુસ્તક હોય કે कहते अभ्यास शुरू कर शुरू करो हाँ बस मारो अभ्यास एकनाथी एकनाथ जी नो एकनाथ जी नो भागवत, एक नाची, एक नाची भागवत जानता है इसने इतना वन फोर थी रहते नहीं जानता